તમારે ઘરું તો આરાબર જાણે તમે ગુજરાત માં થઈ ગયા બાર ગ્રાંતિ ની ભાષામાં તમે સંપર્ક થઈ શકો એટલે બાર ભ્રાંતિ એટલે રિલેટિવ ભાષા થઈ છે અને આ રિયલ ભાષા છે ભગવાન અત્યાર સુધી પાંચ આજ્ઞા આપવા માંગુ છું આપી આજ્ઞા પાડે અને આ ઘરમાં પિંચીસ માત્ર આ કરો એટલો તમારે કહી શકાય વધારે છે એટલે તમારી આઠ માર્ક તમારે સાથે જોવાનું તમારે જવાન કરતા બધું કરતા હોય તો that you Bye in the parade in the terrace, I was doing bye to the terrace. Bye, like everybody. Without that, the actor had a nano haircut for the salt. Bye to now I can't do anything. Then I didn't make the plan. That's it. Finally, and then the day came. That even delayed, I almost lost one minute. કેટલા કલાક બધું કલાક અસાડી કલાક ધ્યાન રાખવું ભરે માં કેટલા કલાક જોયા છે ભગવાનના ધંધાની શક્તિ નથી અને કોઈ માણસ એવો કાઢ્યો નથી કે જેને ધંધા અસરવાની પોતાની શક્તિ હોય મારે ફાયદા આપડે નું કેવો હોય છે તમાર બાપો નથી બાપ કોઈ પ્રિય નથી તમારું ત્રિકોણ છે તમારો સંઘર્ષ રંગે ભૂિવાનું આ વ્યક્તિ રોડ the yeah. I think now. that હવે ગયો હવે એક રૂમમાં તમે બેઠા છો ધ્યાન કરો છો એમાં બાળક આવો અવાજ આવવા મળ્યો બાય અવાજ અવાજ એવું કારણ જોયું કે તમે અંદર થઈ શું સમજી જાવ આપણે જ્ઞાન આપણે આપણે સાંભળવા માંડે સિલેમાન કે આપી દો કે છે ભાવ વધારે કઈ પણ નહીં આવે ડબડાઈ ડબડાઈ કરે સાહેબ સિલેમા બોલે સિલેમા કઈ હોતી નહી હોતી એટલે સિલેમા ને સૌ કહ્યું એટલે સાહેબ ગણ એવો ડબડાવી પડી જાય સાહેબ સાહેબ કે સરે માં પૈસા બધા છે બહુ <laughs> એક vista sintesi em que em adeduroe adestana jump up